સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે તમો ગુણીને માન વધારે હોય ને રજો ગુણીને કામ વધારે હોય ને સત્વ ગુણીને જ્ઞાન વધારે હોય સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે જ્યારે દુર્યોધનને ને પાંડવને કજ્યો થવાનો આદર થયો ત્યારે દુર્યોધન પાસે દૈત્ય સર્વે આવીને કહે અમે કૃપાચાર્યમાં દ્રોણાચાર્યમાં ને ભીષ્મ પિતા આદિકમાં પ્રવેશ કરશું માટે યુદ્ધ કર એમ કહ્યું તેમાં કહેવા દોષો છે જે આપણામાં પણ કામ ક્રોધાધિક મહિલા દોષ આવીને પ્રવેશ કરે ત્યારે મોટાનો અવગુણ આવે ત્યારે ન કરવાનું પણ થાય ત્યારે જાણવું જે મારામાં દૈત્યે પ્રવેશ કર્યો છે પણ હું એવો નથી એમ સમજવું સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે કેટલી કસર ત્યાગવૈરાગથી ટળશે ને કેટલી કસર જ્ઞાને કરીને ટળશે ને કેટલી કસર ભક્તિ કરાવીને ટળાવશું ને બાકી છેલ્લી વારે રોગપ્રેણીને પણ શુદ્ધ કરવા છે પણ કસર રહેવા દેવી નથી સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ધર્મશાળા કરવાનું કામ કરાવે છે તેમાં કહે છે જે આજ્ઞાએ કરીને આવી ધર્મશાળાઓ તો અનંત કરીએ પણ તેમાં બંધાવો અને બંધાવું તો ભગવાનને સાધુએ બેમાં જ બંધાવો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે શાસ્ત્રમાં કેટલાક વચન તો સિદ્ધાંતરૂપ હોય અને કેટલાક વચન તો કોઈ નિમિત્ત હોય તે સમજી રાખો સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે શ્રદ્ધુમાં આકાશ નિર્મળ જોઈને બોલ્યા જે આવું અંતઃકરણ થાય ત્યારે જીવ સુખ્યો થાય તેમ સત્સંગ કરતાં કરતા થાય છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોટાનો મત એ છે જે અનેક પ્રકારે દેહ દમન કરવું અને તાળ તડકો ભૂખ તરસ તેનું સહન કરવું પણ કેવળ દેહનું જતન કરવું નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નિરંજનાનંદ સ્વામી પાસે બેસે તો અંતર ટાળું થઈ જાય તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે તે કેને સુખ આવે તે જેને તેમાં હેત હોય તેને આવે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે કોટી આ વાત હાથ આવી છે પણ તે સત્સંગ રાજાને નાતિલાને ને ઘરના માણસને નથી ગમતો ને ઈન્દ્રિય અંતકરને પણ નથી ગમતો ને એક જીવને જ ગમે છે ને માયા તો પેટ કૂટે છે જે મારા હાથથી ગયો સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સાધન કરી કરીને મરી જાય તો પણ વાસના ટળે નહીં એ તો મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે